પરિણામ એવું સરસ થઈ જાય છે કે આપણે ચોપડી વાંચ્યા તાજી હમણાં ના પર્યાય છે એટલે વાંચતા જ આપડા પર્યાય બધા બદલાતા જાય દુષ્પન જાય આમ કરતું કરતું એમને સંકેત થઈ જાય કોઈ ને જો વિતરાગી વાણી રાગદેશ રહીત વાણી હોય તો કામ થાય નહીં તો કામ થાય નહી ભગવાન ની રાગદેશ સહિત વાણી હતી તેને લઈને અત્યાર સુધી પચીસો વર્ષ સુધી ચાલે છે તો હજુ એ વાણી નો અસર થાય છે જ્ઞાની પુરુષ ની વાણી નો અસર થાય કે અત્યારે પેઢી લીધું તો શું કિડન કોર ની આજની બધી એક આજ્ઞા ની હોય કે વસન બળ હોય જ્ઞાની વસન બળ હોય એટલે વતન બળ એ કામ કર્યા કરે તમારી શક્તિ ના હોય તો એ પણ તમને નક્કી કરો મારે આજ્ઞા પાવી છે એટલું તમે નક્કી કરો તો બધું પોતે પોતે કરે અને જે તમારાથી છૂટતું ના હોય તે છોડવું હોય તો જ્ઞાની પુરુષ ની પાસે આજ્ઞા તો છૂટી જાય એ ઝંઝાળ તમારે છૂટતી હોય તો પછી તમે મારી પાસે લો તો વતન બળ કામ કરે અને બીજું તમારા મનમાં એમ થાય કે દાદા પ્રોમિસ આપ્યું હવે મારે કરાય દાદા ને મેં પ્રોમિસ આપી બીજા ને પ્રોમિસ આપી કરી દઉં ચાલે પણ વિતરાગ વાણી વગર બીજો કોઈ ઉપાય નથી રાગેશ વાણી કશું કામ કરશે નહી હેલ્પ કરશે નઈ વિતરાગ વાણી જો જ્ઞાન લીધું નથી કોઈ નો વિરોધ ના કરે પણ આખા તમારા પુસ્તક માં વાંચ્યું ટીકા સહેજ નહી થાય આખા આખા પુસ્તક ટીકા એક શબ્દ વાંચ્યું બે ભાગ વાંચ્યા ખંડન મંડન ના હોય એને માટે વિરોધ છે ને વિરોધ તો અહંકાર છે વિરોધ તો ગાડો અહંકાર છે અહંકાર તો સીધો હોય જુદી છે પણ ગાડો અહંકાર છે ઈશ્છા ધરાવતો હોય દર દર્શન કરવાનું એને દરેક આચાર્ય ના પાડતા હોય આ જે ઊંધું કરનારા છે ને એનો એમને બહુ ફળ મળે ઊંધું કરનારા પાછા ભરે કોઈ સમજાવટ થી પાછા ભરે ની બહુ ફળ મળે કરવા નું ભાવ નક્કી કર્યો હોય કોઈ માણસે ફર્યો કે જેવું તેવું કર્યું ને શું કયું ગમે તેની સમજણ થી પણ પાછો ફર્યો સમજણ આપી તેને ફળ જુદી મળે આ તો વિતરાગ માર્ગ છે તો અને હરી કરે તેને જુદી જાતનું બગાડતી જ હશે કે કઈક સારું કરતી હશે કઈ પણ વસ્તુ સુધારે નહી જ્યાં સુધી મિત્યાત્વ છે ત્યાં સુધી બુદ્ધિ છે બુદ્ધિ મોક્ષ માં જવા જ ના દે અચ્છા બુદ્ધિ જ્ઞાની પુરુષ ની પાસે બેસે તારે કે એને જ્ઞાન થાય નહી એકદમ સીધું પણ એની બુદ્ધિ સમ્યક થાય અનાધિકાર જે વિપરીત બુદ્ધિ હતી એ જ્ઞાની પુરુષ ની પાસે એક કલાક જ બેસેટલા પ્રમાણ માં સમ્યક થઈ એ સમ્યક દર્શન ને લાવે શું તો પછી બુદ્ધિ અને જ્ઞાન એક કે જુદું જુદું બહુ જુદું બુદ્ધિ રખડાય મારે બુદ્ધિ અમારામાં બુદ્ધિ ના હોય બિલકુલ એટલે તમે સમજી ગયા ને અમારામાં બિલકુલ બુદ્ધિ ના હોય અબુધ કેવી અબુધ બુદ્ધિ અમારા જેનામ ના હોય અમારે પ્રકાશ હોય કેવું હોય પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ હોય કેવો હોય આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે તે પ્રકાશ સ્વરૂપ છે ને તે જ ડિરેક્ટ પ્રકાશ અમને હોય પછી અમારા કોરિયર ની જરૂર પરંપરા થી ચાલુ આવેલી છે પરંપરા થી પૂર્વ ભૌ માંથી ના પરંપરા એટલે આનંદ વિલાસ હતો સો ટકા હતી આ બે બીજા સંસાર જેમ થાય છે આ સંસાર જ છે ને અમાર ધર્મ ક્યાં છે એનું નામ કેવાય વિખવાદ ના હોય શું કયું વાંચવામાં અમૃતવાદ હોય કેવો હોય વિખવાદ ના હોય તો પેલો ના સ્વીકારે એટલે ભગવાન છોડી દે પછી સારી દ્રષ્ટિ થી તું સાચો છું હું કઈ ગઈ હીરુ થાય જોડે શું કે છે એ દુરાગ્રહ ના કરે ભગવાન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 તમે કાંતિ તમે કાંતિ છો એ લેવું તમને અલૌકિક આખું ગામ ચોર લોકો નું હોય ત્યાં આગળ આપડે કહીએ કે અહીંયા આગળ પાન તો આપડે ન્યાય મળે બરોબર કેમ બધા ચોર છે એટલે અમુક કાર્ય અસત્ય થઈ પડે જો એનો તાળ ના હોય એની પકડ ના હોય અત્યારે આ અંધારું બહાર દેખાય છે તમે હું કોઈ બહાર અંધારું થયું કાંતિ તમે કહો દાદા સર હું કઈ દેરું તમારી જોડે આ કીધું કઈ બે તમને ના દેખાય અને એ બધી જે સત વસ્તુ છે ને સત ત્રિકાળી હોય કેવી હોય ત્રિકાળી જે સત છે ને એનું નામ કે અત્યારે ભાઈ ને છે તે શિખનપુરી બહુ ગમતી હોય એમને માટે બનાવ્યું આપડે પછી ચિખનપુરી જમીરિયા જમતા હોય થી ઘડી પછી બે ત્રણ પુરીઓનો આટલો લોચો વધારે નાખીએ તો શું થાય એમને હે ઉદવો નહીં એ સાથે આ સત ન હોય ને આ તો વ્યવહાર સત્ય જો આમ એક્સેપ્ટ કરે તો ચાલે ના ચાલે એની પકડ્યો પકડ્યો નહિ એની અમે તમને એક ફરું ના કહી પગડો તો સત્યાગ્રહ એ ભગવાન ની અંદર ના હોય સત્યાગ્રહ એ સંસારી લોકો નો હોય નિરાગ્રહી હોય ભગવાન અમે નિરાગ્રહી હોય અમારા માર્કેટ માં પડીએ ને અમે નથી આવ્યો તમને બહુ પાંચ રહ્યું તમે આવેલ